લફરા ઓછો થાય ચાલ થોડી ઘણી શાંતિ રહે એ કોને થાય લફડા ઓછો કે જેને આ પરિગ્રહ છૂટ્યો હોય અને ઉપાસ બેસી રહેતા હોય તેને થોડી ઘણી શાંતિ રહે પછી હેરાન હેરાનભાઈ નાખે એટલે આપડે મુખ્ય વસ્તુ શું છે કે હું પ્રવીણ ભી છું તે ભાવ છે જય સચિન આરોપી જ ભાવ છે પ્રવીણ ભાઈ કેવો હું પ્રવીણ ભાઈ છું એ તમે નથી હોવાથી તમને તમે આમ જ પાછો હું અજ્ઞાની છું તમે જ છો એ જાણો તો તમે જ્ઞાની છો એટલો ભેદ છે તમે જે છો જાણો એટલે જે નથી તમે ત્યાં આરોપણ નહી કરો કરો ત્યાં જાય ફોન જાય મેં શું બગાડ્યું છે મારું નામ છું ફતી કરે તમે પ્રવીણ ભાઈ છો એક નક્કી થઈ ગયું પોતે જ જાણે અગર તો મારા જે જોઈ શકે દિવસ ને જાણવું જોઈએ ના જાણવું જોઈએ ઉકળાટ ગમે છે બધો કેટલો બધો કેટલો આવે પડે દ્રાસ્કો પડ્યો પછી શું થાય છે કાગળ ફોડી રિફંડ આવેલું હોય દ્રાસ્તો પડ્યો તમે આ બધા એમ કે છે મેં આ કર્યું મેં તે કર્યું ખરીદ હકીકત માં તો બધા નથી મનુષ્યો નો અહંકાર જ આ બધું ખરાબ અહંકાર જ છે બધો આ દેખાય ખુલ્લો અહંકાર દેખાય શું દેખાય હું કઈ શું મેં આ કર્યું અને કમાયોગેલા એ રીતે શાંતિ થયા શાંતિ આપડે જે પડીએ છીએ શાંતિ ની પાર વગરનું સુખ ભરેલું છે સુખ ધ્યાન પડ્યું છે જાણતા નહીં હોતી આપડી પછી જાય ની એનો નમાત્મા નું સુખ કેવું ખાયા પછી ક્યારે જાય જાય જાય ગાર ભે ધોલ મારે આપી લે અમદાવાદ છે મેં કયું છેઠાણી આયી તમને હું સમજી ગયો માટે કઈ કાણ હશે એટલે છેઠાણી વડા મળ્યા પૂર તને અક્કલ કરીને તું ઉઠાય છે મારી અક્કલ કરી આકલ નો કોસવાનું હિત છે શું છે શું હિત છે ભાઈ નો ઇરાદો શું ભાઈ નો શું ઈરાદો ક્યાં જાવ છો તમે વખતે મારું ચિત્ર વાતો કરતું હોય છે અહિયાં હું જમું છું બોલો જલ્દી જલ્દી કઈક રસ્તો મને કરી કેમ કે હાજર રાખી આ કઈ કરી પછી જરાક રસ્તો દેખાડે લઈ પડેલો બુથ હોય નીકળી જાય જો તમે અહિયાં ગાયા પર તો પછી અહીં સુધી શું થઈ જવાનું છે આત્મા પરમાત્મા બેઠેલો છે પણ શું થશે શું થશે એવા વિચાર પૂછી છે બસ આપના દર્શન માટે આવ્યા હતા તમારે આપને કઈ વાતચીત ભરે નઈ ક્યાં સુધી આખો રાત દિવસ આ ખાતું આવ્યું છે આ ખાતું પોચવાનું છે આ દબાવાનું છે પણ સવારે ઘરે પડ્યું હોય નવરોજ હોય સર કરતા આવડે બધાડતું બહુ ખે જ્ઞાન ની તો બહુ ખરું ભેગા થાય આપણું દીકરી બાકી કોણ કાર્ય ઘરના માણસો તો ઉડતા ઘૂસે વધારે આપી મેં વાત કરી જગત જ પોતે શું છે ત્યાં સુધી સર્વિસ ના પડે ત્યાં સુધી ભગવાને પસંદ કર્યું હોત ને તો આપણને જવાબદાર સડીયા વાત તો મીસા ના કાયદા આધારે એને પકડી મંગાવત આપડે ગુનેગાર છે તમને કેમ લાગે ભગવાન ગુનેગાર નથી ને પછી લોકોની ભ્રામક માન્યતાઓ કેવાય લૌકિક જ્ઞાન લૌકિક જ્ઞાન જ્ઞાન દેખાય એક લૌકિક અને એક અલૌકિક શું નામ આપનું લક્ષ્મીકાંત લોક માં એવું જ્ઞાન ચાલે છે આગળ કશું જાણતા નથી પણ તે લોજિકલ વાળા પૂછે કે ભગવાને જો આ બધું બનાવ્યું હોય તો ભગવાન ને કોને બનાવ્યું છે આપડે શું જવાબ આપીએ અલૌકિક માં આ જગત ભગવાને બનાવ્યું છે નહીટેડ કરેક્ટ બાય ઇન્ડિયન એ આપણે સમજમાં આવ્યું છે દ્રસ્ટીબિંદુ થી બધાને એમ લાગે છે કે ભગવાન બનાવેલું લાગે છે પણ એ દ્રષ્ટિબિંદુ છે પણ ફેક્ટિકમાં એવું નથી ભગવાન છે લોકો ક્યાંથી ઉપર છે આપો ઉપર નથી બધે ભરી આવ્યો અંદર અંદર થયેલા મારી ભગવાન બેઠેલા નથી દેખાતા ભગવાન થોડા દેખાય બધા ને ઓછા દેખાય કે છે અને નાના નાના જીવો એ દુર્ગીન થી પણ દેખાતા એ જીવો છે તેની ક્રિએચર એ ક્રિએચર છે એની ભગવાન બેઠેલા છે શુદ્ધ ચિયતર રૂપે બેઠેલ બરોબર તમને દેખાય છે જીવન નિર્વાહ નો હેતુ તો છે ને કશું શું ઉદ્દેશ છે એનો તો ને શું હેતુ માટે જીવન નિર્વાહ કરવાનો ચલાઈ ચલાય કરતો હોય તો આપડે બધા આગળ જઈએ અને પૂછીએ આ ઇન્જિન ચલાવવું છે એ તો શક્તિ આટલી બધી ચલાવું છું તો શું કાળ થી ચલાવ સારા માટે કરાવું છું એવું ના પૂછીએ આપડે સર જુઓ કેવું સરસ ચાલે છે કેવું પણ સારા ચાલે છે પટ્ટો આપવા પટ્ટો નહી આપવાનો આ ખાવાનું બધું ભેગું કહીએ છીએ આ બધું કમાઈએ છીએ એ બધું આપડે લાઈન માં નાખી નાખીએ છીએ ઇન્જિન ચાલ્યા કરે છે આ ઇન્જિન કઈ પટ્ટો આ બીજું કામ થાય આપડું મનુષ્ય પણ આનું સાર્થક કરવું પડે ના કરવું પડે તમને કેમ લાગે પટ્ટો આપવો જોઈએ તો પટ્ટો એવું આપવો જોઈએ કે આપણું જીવન બધું લૌકિક ઉપકાર થવું જોઈએ કે ઉપકાર માટે જાય તો સાર્થક થાય ના ભાઈ આપડે જીવન જીવ્યા પૈસા આપી દેવાઈઝી નેચરજી શું નામ આપનું બાબુભાઈ કે બાબુભાઈ ગાડી લઈને તમે ક્યાં જવાનું છો ત્યાં હું પેસર છું ત્યાં મારા કેસ છે એ પે ઉતારી પાડી શું એટલે આપણે મનમાં રાજી ખુશી કરવું કે ભાઈ આ પેટ્રોલ તો બળવાનું હતું પેટ્રોલ બદલવાનું નતું આવો કે બેસો બેસો રાજી ખુશી નું બેહાડવું નહીં ફરજીયાત તો બધા છે ને મનમાં ઉપાધિ થાય કઈ વાર ગાળે એવું થાય ના થાય બધી જગા ના થાય એવું પણ એવું મનમાં થઈ જાય આપડે ભાડા દસ વાગ્યા પછી મહેમાન પહોંચ્યા આયા શું થાય એની પર અસર કાગળ લખ્યા વગર અતિથી કાગળ લખ્યા વગર લખીને આવે એને અતિથિ ના કેવાય શું કયું એ ગેસ્ટ કેવાય કાગળ લખ્યા વગર આયા અતિથી બામ દેતા દેતા આયા બાઉ છુટકો નઈ ને મને તો કઈ ખાસ એવી ના થાય હા પણ ઘરમાં થાય બીજા બધા વિચારો થયા ઘરે બને કે ના બને એવું સાંકળે પાંચ ટકા તો બને એવું ને વધારે ટકા અત્યારના જમાના વધારે બને પંચાણું ટકા એવું બને પાંચ ટકા હતું સુખ માં જ રા બીજા ના સુખે સુખી છે એવું બધું ઉડી ગયું બધું આપણે ત્યાં પોતાના સુખ જાય મને ત્યાં મળી એટલે ચાલી પણ આપડો મન વચન ઈચ્છા એવી ભાવના હોય ઘરે કેમ કરીને હેલ્પ કરવું આવ્યું કેમ કરી હેલ્પ કરવું આપડે ઘેર કોઈક આવ્યો હોય તેને કઈ કેમ કરીને હેલ્પ કરવું એવું ભાવના હોવી જોઈએ પૈસા આપવા જોઈએ ના આપવા એ શક્તિ મુજબ છે બહુ વર્ષ ત્યાં પચાસ એક વર્ષ સાધન વખત થી છે સાધન વખત થી છે તમે જાતે કોઈ ધર્માદા છે તે લાખ રૂપિયા લે અને એક માણસ આપી શક્તિ આપી એ તો બેલેન્સ થઈ ગયું શું થયું બેલેન્સ થઈ ગયું પ્લસ માઇનસ થઈ ગયું પ્લસ માઇનસ સોની નોટ તમને આપી અને મે તમને છૂટા આપ્યા એમ મારે લેવાનું એના રહ્યું દેવાનું શું કહ્યું લેવા લોકો તકતીઓ પસંદ છે ને આખી ગીતો ગીતો ભરેલી હોય એ તક વેલ્યુએશન કેટલી મારી તકતી મુકાવજ કેટલી ઉંમર થઈ બાબી ખોટું નથી પણ એમના વ્યુ પોઈન્ટ થી નથી એવું પ્લાસ્ટિક નથી કર્યું આ તો અનાથી અનંત